વધારે વધારે પાર્થ શબ્દ નો પ્રયોગ કઈ ખબર ન પડે અને અહીંયા અમારે તૈયાર બેઠા હોય છે પાકું કરીને આપે મને સરસ કે બરાબર છે વધારે ને વધારે સંબોધન હું જ્યાં સુધી મારી સ્મૃતિ કામ કરે છે પાર્થ શબ્દ છે ભગવાન કૃષ્ણ ને બહુ જ અંગત વાત કરવી હોય ત્યારે પાર્થ બોલે છે કારણ કે તું પૃથાનો દીકરો છે વધારે વધારે પાર્થ શબ્દ નું સંબોધન અર્જુન તારે કર્મ કરવાનું છે તો કાયર ન બને હનુમાન ક્લબ્ય હોવું જોઈએ આ ક્લબ્ય શબ્દ બહુ સરસ છે ક્લિબ એટલે કાયર નપુસક એના માટે પછી દેહાતી શબ્દો ઘણા વાપરી શકાય આપણા તળપદી શબ્દો ઘણા व्यास दादी अपनी होती है, कायर। करवो नहीं, काम करू नहीं, बैठा बैठा विचारोज के करवा के आम करू आम करू आम करू आम क्लीप आम कई एक नंबर नो क्लीप थोड़ा गणी लो नमूना પુરુષાર્થ જરાય નહીં કરવાનો ભલે વિચારો કર્યા કરવાનો મોટી મોટી આશાઓ બાંધ્યા કરવારતા માંથી બહાર નીકળવા વાત વાતમાં હારી જાય એ કલીબ નાની નાની વાતમાં જે હારી જાય થાકી જાય મરી ગયા બસ માં જગ્યા નો હોય મરી ગયા ચાલી ચાલી ને થાકી ગયા મરી ગયા ગરમી બહુ પડી મરી ગયા વાત વાતમાં ક્ષણે ક્ષણે હારે એને આચાર્યો ક્લીબ કહે છે કાયર છે જોવાને આવી રીતે કાયર નહી બનવાનું ત્રીજું આત્મશ્રદ્ધા ગુમાવી દે એક આ અર્થ છે ભગવાન મહાવીર સ્વામી નું જે આત્મશ્રદ્ધા ગુમાવી એ છે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય કે ભાઈ કુવામાં હોય તો અવારડામાં આવે આપણી પાસે આત્મશ્રદ્ધા હોય તો જ પરમાત્મામાં શ્રદ્ધા મૂકી શકાય જ્યાં આપણે જ ખાલી ત્યાં પરમાત્મામાં શ્રદ્ધા કેમ આવશે ખોટી ગતાનુગતિ આવશે જે માણસ પોતાની આત્મશ્રદ્ધા ગુમાવે છે એ માણસ કાયમ છે રામચરિત માણસે શ્રદ્ધાને બહુ જ મહત્વ સાત્વિક શ્રદ્ધા ધૈનું સુધા શ્રદ્ધા દેહિનામ યુવાને કોઈ દિવસ શ્રદ્ધાને ગુમાવતી શ્રદ્ધાવાન ને સમજ મળે શ્રદ્ધાવાનને જ જ્ઞાન મળે આત્મશ્રદ્ધા ગુમાવે કાયર છે પહેલા આત્મશ્રદ્ધા જાગે પછી પરમાત્મામાં એ શ્રદ્ધા મૂકવાની ઠેકાણું પરમાત્મા છે તો જે આત્મશ્રદ્ધા ગુમાવે એ કાયર છે કલીબ છે યુવાને આત્મશ્રદ્ધા ન ગુમાવે ખેતરમાં જાવું નહીં ખેતર ખેડવું નહીં કચરા કાંટા કાંકરા બહાર કાઢવા નહીં અન્ન બેઠો રે કે ભગવાન કરે ખરું આપણે શું કરી ખેડૂત કલીબ છે એ કિસાન કાયર છે વરસાદ લાવશે પણ થોડુંક કારણ કે આપણા સંતોએ કહ્યું ને કે ભગવાને વેચણી કરી છે કામની વેચણી છે મારી તમારી સાથે ખેડૂતોની સાથે તો ખાસ ભગવાને કીધું ખેતર ખેડી તું તૈયાર કર એટલે વરસાદ હું લાવ ખેડવાનું કામ તારું વરસાદ લાવવાનું તારું કામ નથી આપણા હાથમાં વરસાદ લાવવાનું કામ હોય તો આપણે દુષ્કાળ પડવા દઈએ જ નહીં એનો કૃત્રિમ વરસાદ જે કરીએ છીએ ખર્ચાળ સિદ્ધ થયો છે ખેતર તું ખેડ ભગવાન કહે વરસાદ હું લાવું પછી ભગવાન બીજું કામ કહે હવે બાજરો તું વાવ તો એના કોટડા હું કાઢો અનાજ તું વાવી દે તો અંકુર હું પેદા કર એક એક કામ વેચાયેલા છે જીવના શિવના હવે અંકુર ફૂટે એટલે બાજરો મોટો થાય ને આજુબાજુ બીજું ઘાસ ઉગે તો એને નીંદી સાફ તું કર તો બાજરાને ડુંડા હું લાવી દઉં પણ ફળ તો હું લાવી દઉં પછી ભગવાન કહે એને રોટલો બનાવીને ખાતું તો પાછું પચાવું પચાવી ન શકે અહમ બે નરો ભૂતવા એ ન્યાય રોટલો ખાય તું પચાવું હું પાછા ભગવાન કઈ રોટલો ખાઈ ને સુઈ જતું પછી જગાડો હું વેચેલી આખી કાર્ય પદ્ધતિ છે ખેડૂત નિષ્ક્રિય રહે અને કેવલ ખેતર ખેડ્યા વગર આવા સપના જોવે તો ગ્રંથકારો એને ક્લિબ કહે છે કાયર સ્વાધ્યાય કરવો નહીં લેસન કરવું નહીં હોમવર્ક કરવું નહીં ગૃહ કાર્ય કરવું નહીં ક્લાસ માં ધ્યાન આપવું નહીં શિક્ષક ઈ છાત્ર્ય ન કરે સ્વાધ્યાય ના કરે શિક્ષક બરાબર સાંભળે નહીં અને પછી બીજા પેતરા કરે બધા જુદી જુદી પાસ થવાનું કેટલી પ્રગતિ કરી છે આપણે પાસ થવાની તો કઈ કઈ રીતે પાસ થવા પેલું નથી કે છોકરો નાપાસ થયો એટલે કોઈ પાડો બાપાને કેવા કે તમારો દીકરો નાપાસ થયો છોકરો નાપાસ થયો અને એને દુઃખ ન થયું એનો એનો પક્ષ લીધો બાપે કે મારો દીકરો નાપાસ થાય જ નહીં મારા દીકરાનો કોઈ દોષ છે જ નહીં એ નાપાસ શક્ય જ ન બન ના પાસ થાય નહી પણ એની બાજુમાં જે બેઠો હતો ને એને કઈ નહોતું પાસ થઈ ગયો કાયર કલીમ કાયર છે લોટરીને વરલી મટકાસક થોડાક હજી વધારે ગણાવું આવે છે ઈટ નો ભૂકો નાખી દે અને આવું ભેળસેળ વાળું મરચું વેચી અને ગરીબ ને લૂંટી લઉં એ વ્યાપારી કલીમ છે शास्त्र नश्य ऑफिस फरज बराबर बजा नहीं अमने प्रमोशन मलवे आधिकारिक क्लीब है संसार लश्कारी ता द्वारा जड़ बनी प्रजा नु दमन करे एव सत्ताधीशीब काम करव नहीं संतोष न राखव लाच रुश्वत पर जीवन जीव पदाधिकारी कलीब भस्मी चपटटी आपी कोई एक दोरो धागो करी कर तवीज बांधी देदड़ीयु बांधी दे मादली અને હું માલદાર થઈ જાઉં એવી ભ્રાંતિમાં રહેવો સંબંધ પણ ગુરુના આશ્રય ને ન સમજાય ગુરુની વાણી અને વર્તન ને જેમ પીવે નહી એવો ચેલો ક્લિબ છે ધારણ કરી રાખે એવો ગુરુ આ જગત માં તકલીબ છે હરઈ શૈષ્ય ધન શોક હરઈ સૌ ગુરુ ગૌર નરક ગુરુ તો તારે શ્રીહરીમાનંદાર ઈશ્વર વ્યાપક સર્વલોકાણ નમામ્યહમ અપરોક્ષાનુંભૂતિ ભગવાન શંકરાચાર્ય કહે છે કેવા ગુરુને પગેલા ભગવાન શંકરાચાર્ય મહારાજે કહ્યું પહેલો જ શ્લોક પહેલો જ મંત્ર અપરોક્ષાનુંભૂતિ શ્રીહરીમાનંદ सर्व लोकानां, कारणं उपदेषकार हरि परमानंद स्वरूप छे, सर्व व्यापक छे, समस्त लोग परम कारण है ये हरि ने अमार हृदय में अनुभव आए यी प्रस्थापित करे एवं गुरु ने अरा नमस्कार વ્યાપકમ સર્વલોકાણમ ગુરુની મહિમા જે અનુભવ કરાવ્યો દીવો પ્રગટાવી એક અજવાળું કરી દીધું માનસકારે સ્પષ્ટ લખેલા હરૈ શિષ્ય ધન શોકન હરઈ સો ગુરુ ઘોર નરક મહિબ છે समाज नेतरवा ने बदाज हूँ आगे बोली ग संभावना हो सजने सेतरे मनस क्य सेवाज अंत्र है सेवा करे नही केवल सेवा नो दंभ आचरे एवं नेता क्लीब है આવે પાર્થ તું ઉભો થાય તું પર છે અર્જુન પરંતપ છે એટલે કે એનાથી બધા ડરતા હતા દુશ્મનો તપતા બીજાને તપાવે પણ અહીંયા પરંતપ ના અર્થ બે કર્યા છે ટીકાકારો ભાષ્ય પરંતપ એટલે બહિર દુશ્મન આવો લો આવતા એની મંજૂરી પરંતપનો આધ્યાત્મિક અર્થ આ છે કોઈ સુરવીર પરંતપ હોય પરંતપ શબ્દનો પ્રયોગ મહાભારતે પણ ખૂબ વિપુલ માત્રામાં કર્યો ભીતરી દોષોને જે તપાવે પ્રવેશ કરી શકે પ્રાપ્ય વરાન નિબોધ ક્ષુલ ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્ત કવિઓ વદંતી આપણા દેશના કવિઓ આપણા દેશના તત્વચિંતકો એમ કહે છે કે તું આવી રીતે પ્રાપ્ત કરી ગયા અને એમાં સફળ થયા જાનકી સુધી પહોંચી ગયા ધર્મને બુદ્ધિપૂર્વક જયારે ભૂખ લાગે પછી એના પગ પકડો એમને નહીં તરસ લાગે ત્યારે પાણી આપો કર્મ ની કુશળતા હનુમાનજીના જીવનમાં અને ત્રીજું કોઈ બોલે એના મર્મને પકડવું એના રહસ્ય પકડવો એ ત્રીજું કાર્ય શ્રી હનુમાનજી મારા વાલ્મિકીજીમાં તો તમે જુઓ સંકેતોમાં વાતો થઈ જ્યારે કોઈ સંકેત આપ્યો છે અને એના મર્મને હનુમાનજી ઉઠાવે પ્રભુ આમ જ કહેવા માંગ મન ભગવાન રામ નું ક્ષમતા આવે આ ઉપદેશ નથી આ ભાઈ કોઈ ઉપદેશ નહીં સમજો આ હું તમારી સાથે ચર્ચા કરું છું અને એ પણ બુદ્ધ ના શબ્દોમાં ફરી એક વખત કહેવા માંગુ છું કે પરીક્ષ ભિક્ષ બહુ હું રામનો દીકરો છું એ વખતે હું કહેવાનું એની છૂટ છે જેમ દેશનો ઋષિ અહમ બ્રહ્માસ્મી કહી શકે હું આ મુદ્રિકા લાવ્યો આ ત્રણ વસ્તુ જેને પૂરી કરી છે જીવનમાં સૃષ્ટિ મંડાણ છે સર્વય પેરે જોગી જોગેશ્વરાક જાણે સુગ્રીવ ના વાક્યો બહુ જ માર્મિક છે માન કર્મથી તમે આ યત્ન કરજો ભગવાન રામનું કાર્ય हे युवको तब जी रहा द्वारा थाय सुग्रीवना वचनों बहुज श्रवणीय स्मरणीय मान ચંદ્ર તમારા મનની વાતો જાણશે આ એક પંક્તિ મૂળ તો ચાણક્ય દર્પણ માંથી લીધેલી વાત છે આનું મૂળ ચાણક્ય દર્પણમાં છે रजू कर प्रभु न कार्य कई रीते कर राम कार्य कई रीते करता सूर्य ने पाचल राखज अग्नि आगजो सूर्य सूर्य पूजा सूर्य प्रसन्नता प्राप्त करने सूर्य ने पाचल राखव अग्नि सेवा आग राखी कर जो। स्वामी सेवा समस्त छपट छोड़ी करजो आ सीधो अर्थ पर्थों सतो कर अर्थों शायद એકમ સદ વિપ્રા બહુ ભાનુ પીઠ સૂર્ય રાખજો ભાઈઓ રામનું કાર્ય કરવા જાઓ છો સુગ્રી અગ્નિ ને આગળ રાખજો એનો અર્થ એમ કે હિંમત ના હારશો કલીબ ના બનશો કાયર ના બનશો કારણ કે આપણી પાછળ સૂર્ય છે એ સતત અનુભવ કરજો સૂર્ય એટલે સૂર્યવંશનો સૂર્ય રામની કૃપા આપણી પાછળ કામ કરી રહ્યો આપણી પાછળ પીઠબળ રઘુનાથજી નું છે રઘુનાથજી નું એટલે સત્યનું પ્રમાણિકતાનું નીતિનું પ્રેમ અને કરુણાનું પીઠબળ રઘુનાથજી આપણી પાછળ છે રામ આપણી પાછળ છે એટલે હવે બધું થઈ જશે એમ માની નિષ્ક્રિય ન થવું પૂર આગી છાતીમાં અગ્નિ રાખજો હજી કામ પૂરું ન થયું હજી કામ પૂરું ન થયું अभी एक, एक एक एक लगन, एक वेदना जीवन हो भेल कार्य हूं राम कार्य पूरे एक अर्थ आए भान पीठ વૈદિકી માણસો વૈદિક શાસ્ત્રો પાસેથી પણ મેં એવું સાંભળ્યું છે કે ભાઈ સૂર્યને સામે ન રખાય લગ્ન ને પાછળ ન રખાય આરોગ્યની દ્રષ્ટિ ઠીક નથી એવું વૈદકીય શાસ્ત્રો માને છે વધારે તો એના નિષ્ણાતો એના ઉપર પ્રકાશ પાડી શકે પણ આવું છે એ હકીકત છે સૂર્યને તમે સામે રાખો તો શારીરિક દ્રષ્ટિએ સારું નથી એક તો આંખને નુકસાન કરે એ તો પહેલું જ તે અંધારા આવવા માંડે આપણે અગ્નિ ને પાછળ રાખો તો તમારી જશરાગ્નિ મંદ બને જાગતું વૈદકીય ગ્રંથો આવું માને અને તેથી વૈદકીય રીતે પણ આ સૂત્ર બરાબર છે સૂર્ય પાછળ રાખો અને અગ્નિ આગળ રાખો એક અર્થે એવો પણ થાય કે સૂરજ પાછળ રહી જાય તમે ભગવાન નું કામ કરો એટલો સમય વીતી જાય અને પછી રાત પડે ત્યારે એમ નહીં વિચારજો કરતા કરતા યાત્રાને આગળ વધારજો એવો પણ અર્થ થઈ શકે ભાનુપીઠ શૈલ્ય પૂર આગે પીઠ એક અર્થ પાણી પણ થાય પૂર એક અર્થ ઘી પણ થાય સૂર્ય પૂજા પાણીથી થાય આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ મમ ભાસ્કર દિવા કરાય અને અગ્નિની પૂજા ઘી દ્વારા થાય એવી રીતે પોતાના સ્વામીની સેવા કપટ છોડીને થાય આમ સૂત્રો બતાવે એમ પણ થઈ શકે ઘણા મહાપુરુષો એનો અર્થ એવો પણ કર્યો છે ભાનુપીઠ ઉપર હોય એ જ ગમે છે સૂર્યની હાજરી અને ગમતી નથી ચંદ્રની હાજરી ગમે ભાનુપીઠ ચકોર ને સૂર્યની હાજરી નથી ગમતી ચકોર ની હાજરી ચંદ્ર ગમે છે તો તમે ચકોર બનીને રામચંદ્ર નું ધ્યાન કરજો એ રીતે તમે ભાનુપીઠ અર્થ આ રીતે ચકોર પણ કરવામાં આવે ભાનુપીઠ એટલે સૂર્યમુખી ફૂલ પણ કર્યું સૂર્યમુખી ફૂલ તમે ગમે ત્યાં શોધ લેવા માટે રામ માટે જાઓ પણ સૂર્યમુખી ફૂલ જેમ સૂર્ય તરફ જ કરે એમ તમારી દ્રષ્ટિમાં રામજી સતત સ્મરણ રહેવું જોઈએ એવો પણ અર્થ ભાનુપીઠ કરે ભાનુપીઠ એટલે સૂર્યની બેઠક પણ થાય પૂર્વ દિશા ભાનુ પીઠ ને પૂર્વ દિશા કઈ પૂર્વની જે સંસ્કૃતિ છે પૂર્વની જે પરંપરા છે પૂર્વના જે સિદ્ધાંતો છે એનું તમે વહન કરજો એને ફેંકી ના દેજો એને તમે ઉપાડજો એનો આદર કરજો આવા અનેક અર્થો સંતો કરે છે માનસ પણ ઘણા અર્થો તમને મળશે આમાં ઘણા અર્થો તમે માનસ પિયુષ સુધી જાણું ઘણા અર્થો એમાં બીજા પણ ઘણા અર્થો મળી શકે પણ મૂળ અહિયાં એ જ કહેવાનું છે કે સૂર્યને માણસ આગળ રાખે પાછળ રાખે અગ્નિને આગળ રાખે એમાં સ્વાર્થ છે સૂર્યને પાછળ રાખવામાં આપણો સ્વાર્થ છે કે આંખો અંજાઈ જાય આપણને નુકસાન ન થાય એ સ્વાર્થ છે એટલે સૂર્યને પાછળ રાખવાનું અને અગ્નિને એટલા માટે આગળ રાખીએ કે પાછળ રાખીએ તો સાવધાન જગ્યાએ સ્વાર્થ છે પણ સ્વામીની સેવામાં તો આગળ કે પાછળ ક્યાંય સ્વાર્થ ન હોવો જોઈએ ક્યાંય છન ન હોવું જોઈએ એવી રીતે સ્વામીની સેવા કરવાનું એક ઉત્તમ સૂત્ર આજે આગળ કે પાછળ ક્યાંય સ્વાર્થ ન હોવો જોઈએ જયારે સ્વામીની સેવા કરવી છે રામની સેવા કરવાની છે રામ કાર્ય કરવું છે ત્યારે સ્વામીની આ રીતે સેવા કરજો આવું એક સૂત્ર સ્વામી ભજો ભજો ત્યારે સમર્પિત જાન ભજ ગોવિંદ મને બહુ નારાજગી ન થાય પ્રભુ કહે પણ એક જ વસ્તુમાં મને તકલીફ થાય છે તે મો કપટ કઈ રીતે બોલે શું બોલે એની સાથે મને કઈ છે કપટ હોવું છે યહુદીઓની કથામાં છે ને હજરત મુસાતા ઉપર જીજ્ઞાસા કરતા જતા હતા કે હે પ્રભુ હે ઈશ્વર મને કઈક તમે વરદાન આપો મને કઈક શક્તિ આમ કઈક કરતા જતા હતા એટલે કીધું કે તારે કઈક જાણવું હોય તો હે પૈગમ્બર તારે જો જાણવું હોય તો તું આગળ જાય જે પહેલો માણસ મળે એની પાસે તને જાણકારી મળશે જાય છે ગેટાને ચરાવનારો માણસ બિચારો બેઠો છે બપોરનો સમય વૃક્ષની નીચે છાયા બેઠો એમાં પેલો ધર્મગુરુ ત્યાં આવ્યો ગરીબ માણસે પ્રણામ કર્યા ધર્મગુરુ એને પૂછ્યું કે કઈ કરે છે તને કઈ આવડે છે સ્તુતિ કે કઈ ભજન સાધન કઈ ઉપના કઈ આવડે મને જયારે થાકી જાવ સવાર સાંજ ત્યારે ભગવાન ની પ્રાર્થના માં એટલું જ કહું કે હે ભગવાન હું આ પંદર વીસ ઘેટાને ચરાવતો ચરાવતો થાકી જાવ છું તો તું આ આટલા બધા ઘેટાને કેમ ચરાવી શકે આખી દુનિયા એને ચરાવે છે ને આખા જગતને તું ચરાવેલન તત્વ છે દેખાતું નથી ગુરુ કૃપાથી કોઈ અનુભવી શકે બાકી કેવી એક સત્તા કામ કરે છે બધાને કામે લગાડે બધાને ચરાવે આટલા ઘેટા નહીં બકરાઓને ચરાવતા સરખાવે છે તું ઘેટા ચરાવે એટલે ભગવાન પણ તારા જેવો છે એ પણ આવું જ કરે એને તું સરખાવે એ વખતે આકાશવાણી તરીકે કોઈ અવાજ આવ્યો જે કઈ થયું એને પડઘો પડ્યો અંદર જે કઈ થયું કે હે ધર્મગુરુ એ શું બોલે છે એના ઉપર લક્ષ્ય નહીં આપ એ હૃદયના કઈ ખૂણેથી બોલ્યો છે ક્યાંય છલ નથી ક્યાંય કપટ નથી બિલકુલ નિર્દોષ ચિત છે સરળ ચિત્ત જે શબ્દો નીકળ્યા પરમાત્મા કહે છે મને એ જ ગમે છે ગીતામાં લખ્યું છે તો પરમાત્મા કહે મને છલ નથી ગમતું મને કપટ નથી ગમતું એ છોડીને મને કોઈ ભજે એ મારી સાચી ઉપાસના સાચી સેવા કરી શકે આગળ Thank you. Oh, my God. છળ કપટ છોડીને હરી ના કાર્યમાં જશે એ પરલોક ને દિવ્ય કરી શકશે પરલોક એટલે મેં ઘણી વખત આની ચર્ચા કરી છે પરલોક અર્થ જો ગ્રંથોમાં એવો છે કે કોઈ બીજો કોઈ એવો લોક છે આપણે જેમ આપણા લોકોનું બધું કરતા હોઈએ એવી જ રીતે જયારે બીજા લોકોનું કરતા થઈએ એનો પરલોક સફળ થઈ ગયો સાધન ધામ મોક્ષ કર પાક છે એ તો કોક જ સેવે કાગડા પોતા સૌ પોતા તણા પોતાના પોતા ને તો બધા પક્ષી પાળે એમાં શું મોટી વાત પોતા સૌ પોતા તણા અને પાળે પંખીડા પણ બચડા બીજાના એ તો કોક સેવે કાગડા પરલોક નો અર્થ ઉપરલોક સાતલો કામ ને સાતલો કામ ને બહુ જ રહસ્યમય આખી બ્રહ્માંડ છે આમાં ક્યાં પગતો લાગે આપણો પણ પરલોક નો અર્થ એવો સમજાય છે આપણાનું તો આપણે બધું શણગારીએ છીએ આપણું તો બધું ગોઠવી લઈએ પણ બીજાનું સરખું ગોઠવાય जीवन बीजाने ना दई देजे, अने शनगारी तारा संताप एक लो। कोई रक्त ना तरसा तृष्णा बुजवा तू पाजे तारा धीर पोतलो बीजा ना सवार पड़ोसी ने सवार કોઈના ઘરમાં અનાજ ન હોય તે અનાજ મોકલી દઈએ કોઈનો વિદ્યાર્થી તેજસ્વી બાળક ભણી ન શકતો હોય ફી વગર એના વાલી બનીને એને મદદ કરીએ આ બધા પરલોક આવી રીતે પરલોક સવારવો પડશે મૂળ ને પકડીને નવું ફૂલ ખીલવું જ એ વગર છૂટકો નથી આપણે તીર્થયાત્રામાં શાસ્ત્રોમાં તીર્થયાત્રાનો મહિમા કેટલો ગાયો છે આપણે તીર્થ કહીએ છીએ બધાને તારે નૌકાને પણ સંસ્કૃતમાં તીર્થ કહે છે નૌકા પણ તીર્થ છે કારણ કે નૌકામાં તમે બેડો એ તમને તારે છે નૌકા પણ તીર્થ છે બેડો પણ તીર્થ છે એક લાકડું લખ્યું છે તીર્થની પરિભાષા કે કોઈ ગીતા લઈ કોઈ ઉપનિષદ લઈ કોઈ વેદ લઈ એના ગ્રંથોના શ્લોક દ્વારા પોતાના જીવનને તરતું જોવે તો ઈ સ્વાધ્યાય તીર્થ છે એવો અર્થ દયાનંદ સરસ્વતીજી કર્યો છે તમને તરતા કરી દઈ એ ઉપાસના તીર્થ આવી પરિભાષા દયાનંદ સરસ્વતીજી આપી હું ન ભૂલતો સ્કંદ પુરાણ આદિ ગ્રંથોમાં તો સાત સાત તીર્થોની ચર્ચા છે સત્ય તીર્થ છે સરળતા જેનામાં હોય તીર્થ ઇન્દ્રિયો ઉપર જેનો કાબુ હોય એ તીર્થ વાણીમાંથી સત્ય જ નીકળે અને એ પણ મધુર તીર્થ ગમે તેટલા ગુણા કર્યા હોય તો ક્ષમા આપી દે જીવતું જાગતું તીર્થ પ્રાણી માત્ર તરફ દયા ઉછળતી હોય જેના હૃદયમાં તીર્થ આવા સાત સાત આવી છે તીર્થયાત્રાની એક વિશિષ્ટ પરિભાષા ઉજપાદ પાંડુરંગ દાદા એ તીર્થયાત્રાની એક નવી પરિભાષા કરી તીર્થયાત્રાને એક નવું સુંદર રૂપ આપી દીધું મૂળ પકડીને મારે કહેવાનો અર્થ એ છે બાપ પરલોક અર્થ આ રીતે તમે એની સાથે સહેમત થાવ કે ન થાવ એ હું એ જ કહું કે સહેમત થવું પણ જરૂરી નથી પણ મારી વ્યાસ એમ લાગે છે કે ઉપર પરલોક તો હશે હશે લખ્યું છે એટલે હશે જ હવે જઈએ ત્યારે ખબર પડે સ્વર્ગ અને નરક ની તો આપણને સ્વર્ગમાં તુલા સત્સંગ જેવો જગતમાં કોઈ સ્વર્ગ નથી અને દુર્જનો સંગ જેવું જગતમાં કોઈ નરક નથી માનસ પ્રમાણ વાત આ અત્યારે સ્વર્ગ નથી તો આ શું છે આ કોઈ કથા વાચક નો પ્રભાવ છે આ મંડપ નો પ્રભાવ છે એનો પ્રભાવ છે એ બાપ પથ્થર નો ગુણ નથી કે તરે ઈ તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે પાણા કોઈ દિવસ તરે નહીં અને વાંદરાંચળ જન્મ જાત ચંચળ ઈ કોઈ દિવસ સેતુ બાંધે નહીં હોય તોડી નાખે આવી ચંચળ કપિચલ સબ હિ વિધિ હિના વાંદરા સેતુ બાંધે અને એ પણ પથ્થર નો સેતુ જે સ્વયં ડૂબે બીજા ને ડૂબાડે નથી પથ્થર ગુણ તરવાનો નથી વાંદરા સ્વભાવી વાણીનો કોઈ પ્રતાપ નથી આ મંડપ નો કોઈ પ્રતાપ નથી અહિયાં જે કઈ પ્રતાપ દેખાય છે કેવલ હરિનામનો પ્રતાપ આવું સ્વર્ગ ક્યાં છે ભાઈ સ્વર્ગમાં જો આપણે ગયા તો આટલા શાંત બેસ શી કે સ્વર્ગો જુદા જુદા છે હકીકત છે હું તિબેટીયન નો ઇતિહાસ વાંચતો હતો માનસરોવર ગયો પછી લાશામાંથી તિબેટ અમુક પુસ્તકો મને આપ્યા એમાંથી હું પછી ન સમજુ કોક ને પૂછું થોડું ઘણું ભાષાંતરિત હોય એમાં એમાં એનું આખું સ્વર્ગ જ જુદું છે તિબેતીય નો સ્વર્ગ જુદું છે આપણે હિન્દુસ્તાનમાં ગરમી પડે એટલે આપણા સ્વર્ગ ની કલ્પના કહે ત્યાં તો મંદ સુગંધ શીતળ પવન વાતો હોય કારણ કે એ ગરમી ખૂબ પડે અને તિબેટમાં વાત કરવામાં મને ઘણા પૂછે માન સરોવરમાં ટાઢ બોલો માં અત્યારે કંપારી છૂટે છે પૂછશો જ મા એ વાત ન કરાય ચારે બાજુ થી ગરમી આવે છે ખોરાક ગરમ કેમ નક્કી કરવું કયું સ્વર્ગ એક જ વસ્તુ નક્કી થાય છે સત્સંગ જેવું સ્વર્ગ જગતમાં કોઈ નથી તાત સ્વર્ગ સ્વર્ગ કરતા પણ સ્વર્ગમાં અનલોક મિલક મિધિ લોક મિલ વુ સુખ સંત સમગમ દુર્ભ ભાઈ સુદર મિલે સુખ સંત સમગમ ભાઈ સુંદર મિલે સુખ સંત સમગમ ભાઈ જન્મ ની અનેક પરંપરાત મિલેી રાજણ મિલે ગજ વાજી મળે હાથી ઘોડા મળે સબ સાજ મિલે મનની ઈચ્છા પ્રમાણે મન વાંછિત પાય લોક મિલે પર લોક મિલે લોક મિલે વૈકુંઠ મે પણ સુંદર ઓર મિલે સુખ સંતર્લભ નયમાં લખ્યું છે એટલે કહું છું બરુભાસ નરક કરતા સંગર પિતા દુષ્ટ સંગા પરિપા જઈએ તો નિયમ પ્રમાણે પાપો ભોગવાઈ જાય અને પાપો ભોગવાય એટલે પછી બીજું જીવતર તો સારું થાય પણ દુષ્ટના સંગમાં તો પાપો વધતા જાય ભોગવાય નહીં વધતા જાય એટલે ુષ્ટ સંગા સત્સંગ દુષા નિવિષ હોય પણ એવા જે પારકા છે અજાણ્યા છે એની સાથે આપણો કોઈ રિશ્તો નાતો નથી એને જયારે આપણે શણગારતા થઈએ ધન્ય કરતા રણછોડ દાદજી બાપુ કહેતા એ વાતમાં બહુ ગમે હું ઘણી વખત બોલ્યો છું બિહાર અને ઓરિસ્સા રસોડા જયારે ચાલતા ભક્તો સેવકો જયારે ગરીબ માણસો વસ્ત્ર કરે ત્યારે એમ કહેતા કે તમે આ ગરીબને વસ્ત્ર આપો છો ત્યારે એમ ના માનશો કે તમે કોઈ ગરીબને વસ્ત્ર આપો છો પણ એમ માનજો તમે રામનવમી દિવસે ભગવાન રામની મૂર્તિ ને વાઘા ચડાવો જે મનુષ્ય જન્મ મળ્યા પછી આવી રીતે પારકા લોકોને ગાંધીજી આખી જિંદગી શું કર્યું પરલોક સવાર્યું વિનોબાજી બીજાની પાસેથી જમીનો માંગી માંગી માંગી અને પરલોક સવારે વિવેકાનંદજી શું કર્યું ઠાકુર શું કર્યું સાધન ધા એના સંસારમાંથી ઉત્પન્ન થતા શોકોનું શમન થશે એની કેટલા કેટલા ફાયદા થશે એનો પંથ કેટલો નિષ્કંટક થતો જશે આગળ બોલ્યા હે <tām>, સખાઓ <taki> <tabi> શરીર ધારણ કરવાનું એ જ ફળ છે કે કામના છોડી સમસ્ત કામનાઓને છોડીને હરીભ ભજવું શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં સંસ્કૃતમાં સેવા સમજો ભજ ધાતુ સેવા ભજવું એટલે સેવા કેવલ માળા લઈને જપ કર્યા કરો એ તો ભજન છે પણ બીજાની સેવા કરો એ પણ ભજન છે ભજન પ્રકાશ તો શરીર ધારણ કરવાનું શું ફળ મનુષ્ય દેહ મને કમિર એનું શું ફળ એક જ ફળ આપણી કામનાઓ નિયંત્રિત કરીને પ્રગટ થાય છે વાક્યમાં ઓછો દેખાય જ્યાં જ્યાં એ તત્વ દેખાય ત્યાં એની સેવા કરીએ એ શરીર ધારણ કરવાનું ફળ છે આ શરીરનું બીજું ફળ નથી એમ સુગરી બોલ્યા sa uh -huh. જે રઘુવીર ના ચરણો નો અનુરાગી છે ગુણવાળો કોણ રામચરણ અનુરાગી બળભાગી કોણ રામચરણ અનુરાગી રામચરણ એટલે આપણી જે આ નિષ્ઠા છે આપણે જે એક સ્વરૂપ નક્કી કર્યું છે પ્રભુનું એ વ્યક્તિગત આપણી પણ રામના ચરણ નો અર્થ પણ એ સમજવો રહ્યો પ્રભુના ચરણ એટલે દિનહીન સમાજ જાહી દિન પર કૃપા વિરાટ સ્વરૂપમાં જેમ ચરણારવિંદની જે વાત કરી જે દિનહીન પતિત તિરસ્કૃત ઉપેક્ષિત આ ચરણ એના જે અનુરાગી છેલ્લા માણસ સુધી એ ચરણ સેવા છે પ્રભુની ચરણાર્થી સેવા એ ચરણ નીકળી ગંગા પતિતો સુધી પહોંચી એમ એના ચરણ જે છે દિન હિન તિરસ્કૃત લેવો પડે એનો ભાઈ લક્ષ્મણ એટલો સમર્થ છે લક્ષ્મણજી એક જગમાં સખા નિશાચર જ જેટલા રાક્ષસો દુનિયામાં છે લક્ષ્મણજી એકલા મારી નાખે જો सुत से कु पालक राम तुम जगदीश माया जानकी લક્ષ્મણજી આખા જગત નો બ્રહ્માંડો નો નાશ કરી શકે એવું સામર્થ્ય કાળ નો કાળ પરમાત્મા માટે શું વાર લાગે પણ ચૌદ વર્ષ નો વનવાસ સમાજના ચરણ સુધી પહોંચવાની રઘુનાથજીની યાત્રા હતી ગીરી વનવાસી આ બધા સુધી પ્રભુની પહોંચવાની જે યાત્રા છે રામ અયોધ્યા ના મટીને જનકપુર ના થયા જનકપુરના મટીને વનવાસીઓના થયા ઋષિમુનિઓના ભીલોના ટોલ કિરાતોના એથી આગળ ચાલીને રામ પશુ પક્ષીઓના થયા મૃગોના એથી આગળ ચાલીને રામજી વાંદરાઓના થયા વાદરોના થઈને પ્રભુ પથ્થરો ના થયા સેતુ બનાવ્યો ત્યાંથી આગળ ચાલીને પ્રભુ સમાજના વિભીષણો ના થયા આમ કરતા કરતા રામ રાજ્યનું સ્થાપન થયું એ રામાયણ ગતિ છે રામના ચરણના અનુરાગી જુદી જુદી જગ્યાએ આપણી જે મમતા હોય છે રામાયણમાં એમ લખ્યું છે સબ કર મમતા તાગ બટોરી બધી મમતાના દોરડાઓ મારા પગમાં બાંધી લો એમ મમતા બહુ સારી વસ્તુ નથી એમ શાસ્ત્રો કહે છે પણ એ મમતાને જો ભગવાનના ચરણમાં નાખી દેવામાં આવે તો મમતા સાધના બની જાય પણ જે આપણા તરફ મમતા હોય એ નાનામાં નાના માણસ તરફ જોગાયતી થાય સર્વભૂત હિતયરતા પ્રભુના જે ચરણ છે આકૃત નાખી પેલો ગાય કર્યો કબીર સાહેબ નો દોહો છે કબીર પેલા ભરૂચમાં આખો ઉત્સવ હતો ત્યારે ગયો ત્યારે અમરાપુર કોને મળે અમરપદ કોને મળે તો કબીર સાહેબ બઉ સરસ વાત કરી મેં બે ત્રણ વખત આપને પણ કહું પાંચ વસ્તુ કરેરાપુર મળે એમાં પેલી મમતાની વાત છે તમારે જેને જેને જોતું હોય અમરાપુર એને પાંચ વસ્તુ કરવી અહિયાં પોણા પોણા વાગે કે આસપાસ હું તમને છોડું અને ઘરે જઈને પાંચ વસ્તુ કરો એટલે અમરાપુર દરવાજો ખુલ્લો પેલું ઘરે જઈને પેલું કામ એ કરો કબીર સાહેબ કહે છે કે આપણી માને મારી નાખોર નાખવાની વાત શાસ્ત્ર વિરુદ્ધ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથી દેવો ભવ માં તો પહેલી દેવતા છે આપણે ત્યાં માને મારી નાખવાની વાત કવિ સાહેબ કોઈ દિવસ કરી શકે નહીં પણ એને સ્પષ્ટ કીધું માને મારી નાખો જો અમરપદ પામવું હોય તો એના કરતા વિચિત્ર કહ્યું જે આપણે બોલી પણ ન શકીએ એવી વાત કીધી કે બીજું એ કરો કે તમારી દીકરીને તમે ઘરમાં રાખો તમારી પુત્રીને તમે ઘરમાં રાખો વિચિત્ર સંસ્કૃતિથી બિલકુલ વિકૃત વર્ણ વાત કરી માને મારી નાખો દીકરીને ઘરમાં રાખો અને ત્રીજી વાત ગાય નું માં વાછરડાનું જે કોમળ માંસ હોય ઈ માંસ ખાવ જો અમરા પદ પામવું હોય તો ગાયના વાછરડાનું માં જાળવીને સાંભળજો ભાઈ આ કબીર ની બોલી છે પછી હું ચોખવટ કરું પણ એના એના શબ્દોમાં અને કાશીમાં બોલ્યા છે માને મારો દીકરીને ઘરમાં રાખો ગાયના વાછરડાનું માં બ્રાહ્મણ સામો મળે એટલે અંદર છે બધા નવો બ્રહ્મ દેવા મારી નાખો કબીર સાહેબ કરી તમારા માટે અમરાપુર ના દરવાજા ખુલ્લા હવે કબીર સાહેબ નો દોહો માં મારી ધી ઘર કરી અને ગોસો બચ્છો ખાય બ્રાહ્મણ હતી મદપાન કરે સો અમરા પૂરજાય હવે પાંચે વસ્તુ ભારતીય પરંપરાથી તદ્દન વિપરીત અને કબીર સાહેબ જેવો અવતાર આવું કોઈ દિવસ ન બોલી શકે બાબા સમજાતું નથી એક તો બોલી એની સાધુ કડી બોલી પંડિતોની સાથે એનો મેળ ખાધો જ નહીં પણ પછી એને અર્થો કર્યા કે માને મારવી એટલે મમતા મારવી મમતા એ જ માં છે ને આપણે મમતાની મૂર્તિ કહીએ છીએ આપણી મમતા બને વાતો થાય ગવાય સૌરાષ્ટ્રના ગુજરાતના સંત કવિઓ કેવી વેદનાથી ગાયો છે હે હરિ મમતા મળતું અમારે કાલે મેં અમારે વિદ્યારામ બાપુ હરિયાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હતો સારા કવિ એની રીતે એમ લખતા પોતે એ મને એમ કેતા કે બાપુ એક જગ્યાએ અમારો સ્ટેજ પ્રોગ્રામ એટલે ભજની ગાતા હતા કે મારી મમતા મરેની રમત કરતા નથી તારા હાર્મોનિયમ ઉપર જીન આપી દે એટલે તારી મમતા મરી ગઈ અમે બીજું લાંબુ કઈ કરવાની જરૂર જ નથી અહિયાં જે ઢગલો થયો છે ને ત્યાંથી લઈને એટલે હાલ એ કઈ મમતા કઈ લાંબુ કરવાની જરૂર નથી બઉ કઠિન અમુક વસ્તુ તો ચોક્કસ છે બાપ કૃપા વગર નથી થતી જઈએ કરુણા કૃપા વગર નો એક ખેડૂતમાં ઉતર્યો પંચ તારક હોટલમાં ઉતર્યો એને એમ થયું આખા મોસમ ની કમાણી ભેગી કરીને પાંચ રૂપિયા ભેગા થયા એને એમ થયું કે એક દિવસ તો એક દિવસ બાકી એક વખત ફાઈવ સ્ટાર હોટલમાં રાત રોકાયો ભલે ને દુનિયા આપડી ચોડી ને આપણું કડી જોવે બાકી ફરવું છે ગયો પેલા કીધું પૈસા જેટલા થતા એ લઈ લો મારે પંચતાર ઘોટું રૂમ મળી ગયો રાત પડી સવારે મેનેજર કે કોઈ આવ્યો કે આ જુદી રીતનો માણસ પેલી વાર દેખાણો એટલે ખાસ મળવા આવ્યો કે ભાઈ આપને આરામ થયો બરાબર પેલા નો મગજ ગયો ખેડૂત આવા તો હોટલા હોતા હશે આખા વર્ષની કમાણી મેં આપી દીધી અને હું ચોવીસ કલાકે અહીંયા રેવા આવ્યો અને દુખી દુઃખી થઈ ગયો રાત્રે એક મિનિટ મને ઊંઘ ના આવી પેલો કહે એસી ચાલે આમાં કેટલું સ્વતા હોય છે પંચધારક હોય પણ વડીલ માત કરજો શું થયું શું કેમ તમે સુતાની કે હું ફૂક મારી મારીને થાકી ગયો એ કઈ દીવો ઓલવાનો હોય હવે જેટલા બલબન જે હતી ટેબલ ઉપર ટેબલ ને એને બિચારો ભૂખ મારી મારી નાખાવ નવો નવો પૂજારી શંખ વગાડે શ્રી રાપુ તમારે દવા શું બે દિવસ શંખી તમે મને બોલાવી લીધો તો હું કરી શકત પણ આ દીવા છે ને બાપા એ ફૂંક મારવાથી ન ઓલાય આની તો કોઈ સ્વીચ બંધ કરી દે તો ઓલાય એમ કામના ક્રોધના लोभना ममताना दिवडावो आपड़ा पूर्शार्त थी क्या उलाई जे फूक मारी इतो कोई सद्गुरु आपड़ी स्वीच बन करी दे तो उलाई रामायमा लख्यू छे इतले काउँ छू कि यावगुन साथ है तो यावगुन साथ है तो यावगुन साथ મારે કેમ ગુરુ મારા પકડો ને ભાઈ આ ચિત્તને ચડાવ્યું સંતો ચાકડે કુંભારના ચાકડા ઉપર પીંડો નાખ્યા પછી દર્શક ને ખબર ન પડે કારણ કે બીજી એક વસ્તુ બનેલી પડેલી ના હોવી જોઈએ નતર તો અંદાજ કરે કે પેલો જ પીંડો કુંભારે ચાકડા ઉપર નાખ્યો હોય અને કોઈ નવો દર્શક આવે તો નક્કી ન કરી શકે શું ઉતારશે આમાંથી હાંડલું ઉતરશે તાવડી ઉતરશે નળિયું એમ મારું ચિત્તા સંસારના ચાકડે ચકરાવે ચડ્યું છે આમાંથી શું ઉતરશે એ મને કઈ ખબર નથી આમાંથી સંસાર ઉતરશે કે આમાંથી સંબંધલોના કારણમ તમ નમામ્યા જગદગુરુ શંકરાચાર્ય એવા ગુરુની વંદના શાસ્ત્રો કરી અનુભૂત મહાપુરુષ દ્વારા જેનો ઉપદેશ થયો હોય અને આપણા હૃદયમાં જે હરીને બેસાડી દે એની મંદ્ર એ ગુરુ તું હાથ પકડ તો કબીર સાહેબ કહે મારી અને ગોસો બચ્છો ખાય બ્રાહ્મણ હતી મદપાન કરે સો અમરાપુર જાય માને મારવી એટલે મમતા મારવી જનેતા મારવાની નહીં જનેતા તો ઈશ્વરનું બીજું રૂપ ગણાય માતૃદેવો ભવ આ ત્રમ ઉપનિષદ નો રામાયણે પણ સાચવો રામાયણ માં પેલા વંદના નથી કરી પેલા માની વંદના કરી માત્રો ભવિશ પેલા માની વંદના ભગવાન શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ એમ કબીર કહે છે પછી દીકરીને ઘરમાં રાખો હવે આ તો કેવું વિચિત્ર વાક્ય છે દીકરીને ઘરમાં ધી એટલે દીકરી અને ધી એટલે બુદ્ધિ બીજે ક્યા ન વરિયા જે નટવર બેઠો છે શ્રેષ્ઠ વર બેઠો છે કૃષ્ણ બેઠો છે ઈશ્વર સર્વભૂતાનામ હિદ્ધેશર્જુન તિષ્ઠી અંદર જે હરી બેઠો છે વર બેઠો છે શ્રેષ્ઠ પુરુષ બેઠો છે શ્રેષ્ઠ સત્તા જે પર મામ પયાંતિ તારી આપેલી બુદ્ધિ અમે તને અર્પણ કરીએ છીએ એ જે ગીતા નો ન્યાય છે તો બુદ્ધિરૂપી દીકરીને ઘરમાં રાખવી ઘરમાં રાખવી એટલે શ્રી હરિ સાથે જોડવી બુદ્ધિને આપણે સંસારની ચાલાકી માં જોડીએ છીએ આપણા ડાયા માણસો સાહિત્યકારો બધા જ કેતા હોય કે બુદ્ધિને આપણે કેવી રીતે જગતમાં ફેલાવી કે મરવાની છેલ્લી ઘડીએ આ અમારો બાપો શું બોલે છે મહાભારતકારે કહ્યું કે આકાશ મારી સૂરજ નીચે પીડ્યો હોય એમ ભીષ્મ દાદા આ મહાપુરુષ ને બાણસૈયા કે શું વ્યક્તિત્વ છે મહાભાર મહાભારત ને તમે સમજીને વાંચો ને ભીષ્મ ને કર્ણ તો બે મન તમને જીવતા મારી નાખી ન્યાય આપ્યો એ નિર્ણય મને બહુ ગમે ભીષ્મને જયારે અંજલિ આપવાનો વખત આવ્યો કે ભીષ્મને અંજલિ આપો એના સંતાનો ત્યારે પ્રશ્ન આવ્યો કોણ પહેલી અંજલિ આવે એમ મનમાં જવાબ તૈયાર હતો